them can I said in why why this radiative over the spice process i say internal ke eh a internal samay kahu to internal ha tamke e exist kem thai chhe ha e kem exist thai chhe kem kem to aje five internal kahu to ne internal et chhe ama how do it exist that sort because if you understand why they did we don't have to go through the whole process. We can achieve happiness by તો કાયમ ના છે એટલે કોઈ એક્ઝિસ્ટ થયું જ નથી અગર અગર આપડે એને સમજે હું કઈ એક્ઝિસ્ટ થયું છે આપડથી એડજસ્ટ થયું નથી કોઈ આ તો કાયમ નો છે પરમેન્ટ એટલે બુદ્ધિ પહોંચતી યાદ જ બુદ્ધિ પહોંચતી નહી ત્યાં બુદ્ધિ બંધ થઇ જાય છે સાયન્ટિસ્ટ કે સમજવું તમારે આખી થિરી સમજી ગયો છે તમે બધું કહું છો જે થિયરી કહું છો તે સમજી ગયો છો પણ આજ મને સમજ નથી પડતી હા ના એ થિયરી આ નથી સમજવતી તમારી રિઝલ્ટ વગેરે થયું જ નથી કદી સમજાય નું બધે દરેક એકવાર પાછું કે પાછું જે દાખલો તમે કીધો હતો તો એક પાછા મને કહું ને એમ કે દાખલો આપ્યો હતો તે આ વરાળ થાય છે લોકો શું સમજે કે દરિયા વરાતો મારો કાઢવાનો તો સ્વભાવ જ હોય તો રાત્રે એક વાગે આવજો એટલે આપડે સમજી દરિયાનો વરાળ કાઢવાનો સ્વભાવ નથી અનુકૂળ બીજું હોવું જોઈએ કેમ કરો મારી તો પ્લાસ્ટ નીકળે કે મારી કાઢવાના સ્વભાવ છે સ્વભાવ અને ધર ના ક્રોધ માલ માં ઉત્પન્ન થાય છે આવરણ એ આત્મા નો ગુણ નથી તેમ ધર નો ગુણ નથી શું છે બે નો વેતી બે ધી નો થાય પેલા પાણી ઇન્ડિવિજ નથી પણ બે એવીડન્સ ભેગા થાય છે ઊભા થાય છે આવરણ ફરશે એમ આવરણ વાય એ બિયોન્ડ રીઝન રીઝને વધારે ના સમજે છે તમે જે કીધું તે જરા સમજણ માં લઈ છે દાદા હા પણ એ તમે પૂછો મને કહી છે કે બે ચીક સમજ પડી મને કેસ્ટ પણ આપડે આ બે છે આપડે બોલે છે કે એ લોકો કેમ કઈ આવ્યા છે એની એક્સપિરિયન્સ આપડે જે હાર ગયા જેમિશન થઈ કઈ છે કે આ જે એ સમજી ગયા કે બે એવીડન્સ ભેગાથી બીજું ઉભું થાય છે એ સમજી ગયા પછી એમ કે છે એમ કઈ છે એમ એવો સમજી ગયા એમ કે એટલે આ પેરાલેલ મનમાં આવી ગયું એમને પ્રશ્ન સુધી <laughs> I mean, the question is, no, no, no, I'm saying these two forces are living in a non-living Apalim, why do you say, why they exist there? You no, know, I mean, I understand the reaction, uh -huh. because we have to go through this, and that's why we're going through all these forces, but... Now, you have to ask questions about existence. Why do you say that the existence of the Ketan and the Jhar, why do you say that the Ketan and the Jhar, પરિવર્તન થવાના ફરિયાદ છે કોઈ લઈ પણ મારું કેવાનું છે કે એ બે થી થાય ઉત્પન્ન થઈ ગયા ઘણો નાશ થાય એટલે થઈ જાય એટલે મોક્ષ કેવાય માણસ વિગોદ માં આવે પછી ના આવે પછી ને પરિવર્તન માં જગ્યાએ છે આફ્રિકા કે જે કોરી પરિવર્તન થાતું નહી એટલે એક જ જગ્યાએ સ્થિર થવાના બજે અંતિમ હવે જો કોન્ટ્રેક્ટો બંધ રહેલો ઓન્લી દે ઓનલી જો હોતું છે એટલે મેસેજ ઇસનો મોનો દર ઇ જરૂર નથી સાહેબ ઓન્લી જો સો લેકન કઈ ફોર ધ ઇસ નો ઇન્ટરેસ્ટ ઇન ધ ફાઇનાન્સિયલ એસ્પેક્ટ અને મેરે રૂલ દેસન થાય છે એ જોતમાં તમે ટ્રેક કરો આરામ કરો પછી પૂછવા આવશું એમ કે બધું વિજ્ઞાન છે આ તો આખું વિજ્ઞાન છે હંડ્રેડ પર્સન્ટ વિજ્ઞાન એક ટાંટ પર મેં કોઈ ભૂલ કરી જગ્યાએ એક ટાંટ પર ભૂલ કરી ગાડી જગ્યાએ વિજ્ઞાનતે બધી અવરોધ અવસ્થા નિરોધ અવસ્થા હોય કોઈ જગ્યાએ થી આ કાંઈ છે સોને સબ પેરેલી કાં કે બુદ્ધિ ઉભો છે બુદ્ધિ સાથે બહુત બુદ્ધિ ઉરી જાય મેન આ જસ્ટ સીમ નો ધ થિંગ બીકોઝ આ વેનક ફિટ અપ એન્ડ ડિસ્કર્ન એવરીથિંગ બટ વન આસ્ક્ડ અબાઉટ ધીસ ક્વેશ્ચન મને બુદ્ધિ દેરાઈ ન હતી મારા જરાય બુદ્ધિ નથી બુદ્ધિ નથી મારા બુદ્ધિ ઉપર થયા જ્ઞાન બુદ્ધિ ઇમોશનલ કરાવોટ બે જ નફો ખોટ બે જ Lost. Yes. Yes. I'm not a પોતે જા જ્ઞાન માં આવે ત્યારે તો દાદા કીધું ને જ્ઞાન માં આવે તો આપડે જીજો એવીડન્સ ભેગો થાય છે આપડે તમે એમ કીધો ને એક ઇન્દ્રીઓ થાય ખ્યાલ થાય ના થાય કેટલા અવતારો કરોડો અવતારો ડેવલપમેન્ટ બઉ છે તમે સુમતું ટો ડેવલપમેન્ટ ઇન્ડિયામાં તેમજ બધા મુખ માણસ અક્રમ ઇંગ્લેન્ડ ની જેવા વર્લ્ડમાં જોતો જ ન ભાઈ જાય ત્યાં આગળ સાયન્ટિસ્ટ નવું સાયન્સ આપી આગળનું જાણતા નથી આપી એમ ઇન્ડિયા માં બધું હોય કોઈ નથી મનાય પધલ થયેલું છે વિજ્ઞાન થી ઉભું થયેલું છે ખાલી વિજ્ઞાન જ છે બધું આપણે આપડે બોલે છે કે આપણું બીજું ઘણા વર્ષોથી કે છે ચાલો હાલ છે પણ સવાલ એમ થાય કે એમ કે સ્વામી ચિન્માયનંદ છે એમનો ફોલોઅર છું અને એમનો જે વેદાંત નો માર્ગ છે એમાં હું માનું છું પણ હરીશભાઈ મને કે છે કે આ ગાડી એનાથી બી ફાસ્ટ એટલે એમાં બેસી જાવ મનમ ક્રાંતિ થાય ગાડી ચાલે ગાડી ચાલતી નથી ચાલતી દેખાય એટલું ફાસ્ટ ગાડી તો ચાલતી દેખાય એમ તો એમ કોઈ ઠંડો પવાનો પૂરી ગાડી જ ચાલતી હું ગાડી બંધ છે આ તો ગાડી બંધ છે આ તો બંધમાં લાગે કુતરા જણાવ ડ્રાઈવર છું તમે બે ડ્રાઈવર નથી બે તમે એમ કેવા માંગો છો કે સ્વામી હિન્માનંદી શાંતિ શોધે છે બધા ખોલે આ દુનિયામાં કોઈ એવું મારે નથી ના ખોલતો હોય જ્ઞાન આપે એટલે શું નથી બીજું નામ મેહતા પેલું નામ નરેશ અને બીજું નામ મહેતા બેનુ જો નથી કોઈ માણસ પાનો જ નથી નરેશભાઈ તમારું નામ છે તમારું નામ તમે કોણ શરીર ને શરીર ને નરેશભાઈ કે છે નરેશભાઈ શરીર ભાઈ તમે કોણ જ્યાં સુધી હું શરીર સાથે સકળાયેલો ત્યાં સુધી હું નરેશ ને હું શરીર નામ તમને ગાર આવે મારા પારી પાન આવ પેલા બનિયા છે આગળ રસ્તો દેખાડે પોતે આગળ નવો રસ્તો બીજા બન્યા દેખાડે પુસ્તકો દેખાડે એમને બુદ્ધિ નું કારણ છે તો જ્ઞાન હોતું ના એમ કઈ જ્ઞાન જ્ઞાન બધા ઝઘડા કેમ થતા એમ માં એ લોકો એનો સવાલ છે કે જ્ઞાન મેનીગલાસ થી ગાડી બંધ છે બુડવા બંધ ગાડી ચાલુમાં ની એટલે સમજો ની બંધ ગાડી છે ગાડી બંધ છે એ સમજ ના પડી નો પ્રોગ્રેસ છે પણ પ્રોગ્રેસ ઇ દોરે છે નો દોરે છે મારાજ નેશન માટે હું પા છું તેમ મારે વેગાડ કહી છે કે તમે એવું શું પગાવ્યું ખાલી ચોપડી કસરત કરી એટલે બુદ્ધિ જ્ઞાન તો મળે છોકરા ને કેમ છોકરા ને કેમ એક આવડતું નથી બેન કે છે કે પુસ્તક માં વાંચીયે તો આપણને ખબર પડે ને કે સાચું શું ને ખોટું છું એ બઉ આનંદ ખરી ભાઈ એને એ દેકડા ગાડી છે ચાલો નિરંતર ગાડી ચાલો પુસ્તક પડક પડકાર જગમુઆ પંડિત ભયા ને કોઈ આખું જગત બરી ગયું જાલું છે આનું આજ એનું થઈ જાણીએ ફરી જાણીએ મારા જે હું જાણવાનું છે મત શબ્દરૂપ છે અને શબ્દ સ્થુલ રૂપ છે એટલે ગો ટુ જ્ઞાની પુરુષ જે ભેદ વિજ્ઞાની ભાઈ બે માંથી આત્મા જુદો પાડી શકે એવા ભાઈ જેવા હોય કૃષ્ણા ચોપડી વાંચે ચોપડી ખુશ થઈ જાય રાત્રે બધા ખુશ થઈ જાવ વેદ માં જણાતા ને બીજું કર્યું બરાબર છે પુરુષાર્થ વગેરે કેવી રીતે થઈ શકે કયો પુરુષાર્થ એ કયું છે પણ પુરુષાર્થ વગર આ બધું બની કેમ શકે પુરુષાર્થ કર્યો છે બધો પુરુષાર્થ તો કર્યો છે શુરાર્થ કર્યો છે જોડ્યા છો ભણ્યા કમ્પ્યુટર નું ભણ્યો કમ્પ્યુટર નું બધું ભણ્યો તો એ બધો પુરુષાર્થ કહેવાય ને એ તો બધા સહયોગ થયા છતાં એ પ્રયત્ન તો કરવો પડે પરીક્ષા હોય છતાં પ્રયત્ન તો કરવો પડે ને પરીક્ષા આપવા માટે કેજલા હોય કામ કરે તો પૈસા આવે નહી સહયોગ ભેગા થયેલા છે સહયોગ ના હોય કર્યો જ નથી પુરસાર્થ નથી ઊંઘી જશે એ પુરુષાર્થ નથી ખાળા કરશે પુરુષાર્થ છોકરા ભણાવશે પુરસ્થ નથી પ્રાર્થના પુરસ્થ તમારો છે પણ હું આપો છે સમજ ન લોકો ચીડાવ લોકો ચીડાય છે પુરસાથ છે અને ચીડાવાની જગ્યા એ શાંતિ રાખે એ પણ ને કામ સંદાસ બીજું શું કાપરી છે કે ભગવાને આપણને મન ને બુદ્ધિ ને બધું આપ્યું છે એની ઈચ્છા વગર તો પતું નથી ને ઈચ્છા થયું કે પ્રભુ થી થયું વધારે તમને બિચાર પ્રભુ ને એની બે નથી ઉભા પ્રભુ પ્રભુ કરો ઓળખો મારા કર્મ ન છે ભગવાન હાથું બોલો ને છોકરા કરો તમે તમારો કર્મ થી થયું કે ભગવાન થી કરવું તમે કર્યું કર્યું ભગવાન શરીરમાં ચેતન ના હોય એ ચેતન ને હું ભગવાન કઉ છું તો જો ચેતન માટે કારણ કે ચેતન છે એટલે બધું પ્રભુ દ્વારા થાય છે એ પ્રમાણે કઉ છું મારો કર્મ ખરું બરાબર મારા માં જે ચેતન છે ચેતન ને હું ભગવાન માણું છું એટલે ચેતન ની પ્રેરણા થી આ કર્મ ને લીધે થયું ચેતન ની પ્રેરણા આપડે કેમ ધ્યાન માં પડે ચેતન જાય ભગવાન કરવાનો ભગવાન નથી કરતો ભગવાન કરતો નથી ચેતન ના હોય તો બોલી કેમ શકું એટલે એની પ્રેરણા તો કરીને હા હું બોલું છું ને તે કોણ બોલે છે ભૂલ ભૂલ થઈ ગઈ મારે બોલવા નથી કે મને કોઈ ખોટું નથી લાગતું એમ કે છે કે એવું નથી મને ચેતન છે એટલે હું બોલી શકું છું એટલે હું ખોટું તો બોલતો નથી હા તો ચેતન નથી બોલતો તમે એમ કહો હું બોલ્યો છે મારું કર્મ બમ ના બોલે ઇન્ડિયા નો કર્મ બોલે ભગવાન બે હાથે બોલે વિરોધ આપણે બોલનાર વાળ ભગવાન જ કરી કર્મ પર વચ્ચે લાવવાની ભગવાન કર્મ છે ભગવાન ની જરૂર નથી ભગવાન છે ફરી ગરમ લે કેટલે આશીર્વાદ આપે તો અમે જઈએ હા બાબુ હા અહિયાં જશું ને અહિયાં બરોબર પગ આશીર્વાદ પગ વગર થાય ને ભૂકો ભૂકો નીચે નીચે એટલું ચાલો તું જો આશીર્વાદ જોઈએ કહો અને લલિતભાઈ ના ભાઈ બન થયા લાઈ આપડા લલિતભાઈ એમના ભાઈ બન થાય જિંદગી માં શાંતિ મળે એ તો આશીર્વાદ જોયે છે હું દાદા ભગવાન દાદા ભગવાન નમસ્કાર કરું છું બોલજો સાચો ભગવાન હોય તો આ એકલા થયા જ નહી પ્રગટ કે હું આમ કહી દાદા ભગવાન જાય તમને શીખવાડું છું તમારું બેસી ગયા આને થયો દેખાડો હમજેદ ભાઈ જોઈ જીતુભાઈ બેન પૂછે છે હજુ દસ સંતો બધા ભગવાન ફરે એ ફરે છે ને આપડે ભાઈ એ બિચાર દોષ નથી એમને જાણવા માટે પ્રયત્ન છે હમસતા નથી એવો હમસતા નથી કે ભગવાન શું છે જાણતો કારણ સંત ની ગ્રેડિયેશન નથી જાણવાનીયલ ગ્રેડિયેશન છે સંતો બધા ની રહેતી ઉત્ત બિચારા એમનો દોષ નથી તમને દેખાય કર્મ તમે તમારા એક્ઝોસ્ટી નથી થઈ શકતા કર્મ અને ભગવાન બે જુદી વસ્તુ છે પણ ભગવાન વગર કર્મો એક્ઝોસ્ટ નથી થઈ શકતા ભગવાન કરે એમ કે ભગવાન એમ કે છે કશું એ તો કે તમે જે તમારા કર્મો લખી ના એ પૂરા કરો બીજું કશું કેતા નથી એમ આપણે નવા કરીએ તો ને નવા ના કરીએ તો નવા કર્મ તો આ જીવન કરવાના છે નવા કર્મો થવાના જ છે એક જીવનમાં ના કર્મો કરાય કરાય એવું કરી શક્તિ આપો ભાઈ અહિયાં બેઠા છીએ અહિયાં બેઠું ઉભા થતું ને આગળ જો વાત કરું એ ભી કર્મ જ થયું ને બોલું છું તમારી જોડે પણ કર્મ જ થયું ને કે વાત કરું છે અને બીજા કોજિસ કર્મ હોય છે આ બધા ઇફેક્ટિવ કર્મ એ એ એ એ એ મનમાં કે કે જુદી જાત નું જાણતર ને બર્તાન એટલે ભૈર્યંદર કા બોલેગા જંત્ર હું હશે જલતર જલને જ જલતર છે જલતર લોકો અમને ભૈર્યંદર કહે છે જલતર જલતર જાણે દીવાલ હતી પડલીタル વોટ હસ નોટ સીન ધિસ ઓલ એટ ઓલ કે કી થતે એજ તો બહાર નથી કે આ પોટ વિકર થાય તો બધા લોકો પોટ વિકર કરી ને એને વેચે લોકો એસી થાય પછી ભગવાન કેમ કરી પ્રત થાય હી ઇઝ નોટ ધ પોટ મેકર હી ઇઝ નોટ ધ ક્રિએટર ઓફ This Well at all બધા સંતાએને ક્રિએટ હે કે દેવતા તો તું કોણ થાય હે ક્રિએટર તું ક્રિએટ ગું એ કરે છે બધા ના કર્મો એવા હતા કે દાદા ભગવાન અહિયાં આવે ત્યારે દાદા ભગવાન અહિયાં આવ્યા છે કે હિન્દુસ્તાન કર્મો એવા ભેગા થયા કે જેથી કરીને આઝાદી મળી અહિયાં બધા એવા કર્મો ભેગા થયા કે દાદા ભગવાન આવે તો તમે આવ્યા એ પ્રમાણે રચના રચના અને ક્રિએશન બધું થયા કરે છે ભગવાન કર્યું નથી ને ભગવાન એ તમારા બધા કર્મો ઉલ્ફી કરવાના હોય આ તો ભગવાન ક્રિય થઈ ગયા છે બધા આખું જગત નિરાશ્રિત કેવા નિરાશ્રિત આ લોકો આશ્રિત એટલે ભગવાન તમે કે કર્મ ને ભગવાન જુદા છે તો એવું બી મા પણ ભગવાન વગર કર્મ તો જ થઈ તમારા ફૂલ થાય કર્મ ને ભગવાન ભગવાન કર્યું એવું ના કેવાય ના ભગવાને કર્યું એ ના કેવાય બરાબર છે એ બરાબર છે ભગવાને ના કર્યું તમારી ભગવાન હું ભગવતો નથી ભગવાન ને બાપો એટલે આપડે બાપા કહીએ બાપ વડવા આવે God is created correct for totless people and god is created is not correct for thinker